આવતા મંસહાર કરેલો માં વિચારે મંસાહાર ની ગાંઠ પડી હોય ઘાંઠ ક્યારે પડે કેસાહરી કરતા હોય જોયે તો અબધ હોય એટલે તમારા ગંદકી ના હોય પડે સંસ્કાર संस्कार मन एवं पर मार्गो बताइ को एक ऊँधु दिखाये मार्ग से एकज मार्ग ઊંધું દેખાય છે જગત આખું ઊંધુ જ જુએ છે ભ્રાંતિ થી જ જુએ છે બધું અનેક માર્ગો અને ભ્રાંતિ ના હોય એમ હવે છે ને એ સંક દર્શન એટલો જ માર્ગ્ય સાથે થાય ત્યારે અમુક માર્ગ આટલો માર્ગ મળ્યો મીઠા દર્શન હું નટુભાઈ એ જ વાનગુપ છે શું છે સુધી જાય હું સોલંકી છે શ્રદ્ધા સુધી જાય હું આ બાય નો ધણી છે શ્રદ્ધા સુધી જાય અને હું શ્રદ્ધાત્મ છે આત્માનો વિમુખ થયેલો માણસ તન્મુખે કેમ રીતે થાય આત્માનો વિમુખ થયેલો માણસ તન્મુખ આત્મા થાય છે સંસાર અભિમુખ છે કેવી રીતે બદલાય કૃપા થી બદલી આપે ભગવાન પોતા પોતે બીજા થકી થાય એમને બીજા તકે પોતા તકી ના થાય પટેલ હા કર્મ બંધન કોને હોય છે આત્મા ને કે દેહ ને દેહ ને પોતે જ કર્મ છે બંધન એટલે દેહ તો જેલ છે તેને બંધન છે ને એટલે આત્મા ને બંધન છે સમજાય છે ને ये था था। तो, आ, आत्मा ने आत्मा ने परमात्मा, परमात्मा बंधन क्या थी मे <laughs> परमात्मा जैसे ध्यान मैं परमात्मा स्वरूप शक्ति प्रकट न ત્યાં સુધી પરમાત્મા પેલા આવેલો કેવી રીતના કેવી રીતના આવ્યો અમે કયો ભાગ પહેરો દેખાય છે चलो कोई नही बंधन लगवा लगे परमात्मा तत्व है पर બંધન ઉપાધિ નું બંધન છે ઉપાધિ થાય છે બીજી તત્વો બીજા તત્વો ઉપાધિ આવી જેમ એક માસ હોય ઘણા ગામ હોય નગીનદાસ ગામ ના બધા લોકો ખાતા હોય કે નગીનદાસ નહીં છતાં રાતે હાલા થઈ થોડું થોડું પીતા હોય એવું નિયમથી આપણું નહીં રોધ પીધે તે નિયમથી પીએ વધારે લીધું પછી અસર થયા ગયા લગી દસ છે અસર થાય ત્યાં પછી વાકે તારા નગી દેજા અસર થયા જાય છે छ तत्व अविनाशी है એમાં આત્માય અવિનાશી ને બીજ તત્વોય અવિનાશી છે બીજ તત્વોનો ડબાણ ન રહી નાતું છે એ લા વિનાશી રે ઉપાદી પણ અવિનાશી હે ઉપાદીઓ પણ અવિનાશી ના ઉપાદીઓ પણ અવિનાશી ના ઉપાદ્ય તે પરમ ટેમ્પરરી તો કયા અવિનાશી તત્વો અવિનાશી તત્વો કયા લખો જં કાળમાં લો કે લો કે બારગ બારગ એ ચેતન તત્વ છે ભગવાન જેને અનુ પરમાણુ કે આધળ તત્વ એ અવિનાશી છે બીજું આત્મા પરમાણુ ને ગતિ કરાવડાવે ગતિ કરવા ગતિ પણ અવિનાશી પછી સિદ્ધિ થાય પરમાણુ ગતિ કરતું હોય તો પછી ગુણ ના આવે સેન્સિલ ના થાય એટલે એ નામનું ગુણ તત્વ છે અને પાંચ નું છે આકાશ અવિનાશી તત્વ છે આ ત્રણ તત્વ નું જે અને આ બે જે પાંચ સત્વ નો બનેલો છે એ પાંચ સત્વ નો નથી આઠ સત્વ નો આઠ પંદર સત્વર નથી આ પાણી આકાશ આ પાંચ ઉપર ચેતન છઠ્ઠું ધર્માથી કઈ આઠમું હજાર ની છે કે આઠમું અને કાળ નવમું આ નવ પાંચ તત્વ પાંચ તત્વો ભૂલ કાઢેલી मुक्त थी जाए उपाधि मे तत्व चेतन तत्व साक्षात्कार करो पुक्त थी गरीब तत्व फरी, फरी आगे પેલા આવ્યો કઈ થી આવ્યું પરમાત્મા ચેતન તત્વ પેલા હતું તો ચેતન ને પરમાત્મા જ હતો ને બંધન વાળું છે તે બંધનો નીકળી જાય પછી પાછા બંધો આવી શકે ના ના એનું બુદ્ધિ નાખી મારું બુદ્ધિ હોતી નથી મારું બુદ્ધિ થી આવું લાગે છે એ બુદ્ધિ દેખાય બુદ્ધિ હોય બુદ્ધિથી આ જગત દેખાય રી બુદ્ધિ થી જ્ઞાન થી જગત દેખાય બુદ્ધિ તો લેવી છે બુદ્ધિ એ પચા પચા હોવાથી અવાજ કે ડારો કરવા કે રાત્રે કાર્યા છે તો ના કે ઓલી ના ના પતાવાસી જુએ કે તાલ માત્ર ગોમાસી પેરો કરી કે કઈ દેલું કોઈન કોઈની વાહા કે દેલું લાગ્યા રાઉ તબ હવે દેવી લોકો એ લોકોયા બુ બુ એ તો તારા બુ ભટકાયા છે તમને બુ અનુગામી હોય કેવી હોય અને પ્રજ્ઞાશક્તિમાં લઈ જાય ને પ્રજ્ઞાશક્તિ સાહેબ પૂછવું નથી બસ એને લાગે પડી છે દેવો પસન્ન થાય અને ય કરવાથી બ્રાહ્મણો પસંદ થાય બ્રાહ્મણ જમારીય બ્રાહ્મણ પસંદ થાય ના જે ક્રિયામાન છે ને ત્યાં આપું ત્યા કરીએ હું કરું છું ત્યા ત્યાં કારણ કે પૂજાઓ કરવાથી ગંધ નથી ત્યારે અત્યારે બધા શહેરો ની ઘટાડો છે પછી પહે જ નહીં દેવ લોકો ગંધ હોય જ નહિ કદાચ બધા શહેર ની ઘટાડો છે મુંબઈ માં તમે જાતે ખાલી જીજ્ઞાસ જાણવા માટે ના એ પહેલા જ એવી વસ્તુ નથી એ જમાનો ગયો બધો સત્યુગમાં કરવા છે કયુગ માં કયુગમાં કઈ જાય ખોટો જાપ ગમે તે બીજા ને દુઃખી સુખી ધર ને રસિદ આપી દેવો ધર્કારી થતા મંદિરો ડેરા થયો હોય બધું લાયખું છે ને સાંભળી આપડા પછી બીજું છે તે કરવા દેવાના કરવાના ના થાય કઈ નઈ આ એક આદરી આના એને વાચા ડખો નઈ કરો નતી કરો ઓ નઈ કરો વ્યવતિત નતી કરો ઓ નઈ કરો શું થઈ તે જોયા કરો તેમ જોવે આ રામજી તેમનું બોથવા એટલે કહી જો લે બંધાયલા છે આ નથી ગયાતા તો તે સુધી જાયને બિચારા તો હારું આયા ગયા કોને એટલી થઈ આવી બડી અરર 83 થી બાવભાઈ વકીલ હતા બરોડા તમે જ એવું જો ને બાપા બરી ગયા મારા પેલા વોટર પોલ્યુશન પછી એર પોલ્યુશન અને હવે નોઈઝ પોલ્યુશન ની વાતો ચાલે છે प्रदूषण ना छता अवाज मे वो केुद तो, तो, तो, तो, तो बोलू पड़े बोलू पड़े कारण आगे હા સમજે મારું પ્રાયું નહી આ મળી આવી અને તું જ મળી આવી તું આ વાંકી મને મળી એવું પણ દાદા પેલું હેતુ તો એક જ છે ને ઠંડુ હે પેલી બાંધો તો પછી બસ ઠંડુ એમને બાંધો કબીરે હોય તો કબીર ની વાત ખોટી હતી હું કઉ છું મુસ્લિમો એ ખુબ અઘરી ગાડીને ખુબ દોસ્તી પૂરું છે તારા મગજમાં ક્લિયર થાય આવરણ આવરણ તૂટવા માટે ખુદા કુદ પહેરા બગીચામાં એક યુરોપિયન એક બ્રિટિશ બ્રિટિશમાં બેઠો હોય અને બેઠી હોય અને આ બાજુ સૌરાષ્ટ્રના જૈન કોઈ બેઠા હોય અને લેરી બેઠી હોય તો બેના નિરીક્ષણ કર્યા કરો તો તમે શું દેખાય બે ની નિરીક્ષણ કર્યા કરો તો શું દેખાય મે નિરીક્ષણ કર્યુંતરા ખબર પડશે શું કાન એને કઈ કેવા સાંભળવાનું નહી હોય એને કઈ કેવા સાંભળવાનું નહીં હોય બધા એવા દરેક સવાલે આપડા ભેગા બધાંતિપ્રિય છે કેવો છે અંડર ડેવલપ એટલે તમારા રિવોલ્યુશન કેટલા પડે મિનિટે બરોબર ના વિચારો એમને બરોબર ના કહો એ સહી કહ્યું નહી કહી વાળું વિચાર્યું આપડા લોકો છે કેમ લાગે તમને વાત માપી દેજો હું બાપાજી ચીચા હું એકલો જ બોલ્યો છું વિરોધી એનો બારો બો છે એ લોકો એમના જ્ઞાન છે બક્ષીસ વગર વિચારે આ અવતારમાં વગર વિચારે પ્રાપ્ત થયેલી વસ્તુ ને ત્યાં છે તે પેહલે થી જન્મ થી લઈ ને આયેલા થયેલા નહી એ લોકો બો આ વિચારવા જઈએ મેં એ રસીન કહ એ ટી કહ જે કહો અને દાદા એના એ લોકો એ બધા લખાણો વાંચ્યું ને તો ખુબ તાત્વિક ભાવ હોય रोमा रोला ने बजाना जो लखाणो बसायत्विक क्रोध मह मै तोड़ा भारत मेवड़ा पे मोटा हो उड़ी जाए आप कड़व लगे લાગે ના રી વિચાર રાજ કર્યું એમાં રો ખુબ મારતા હતા કોઈ પણ યુરોપી આપડે મળીએ તો રોફ બઉ મારે અંદર કઈ ન હોય બ્રિટિશો એ દોઢસો વર્ષ રાજ્ય કર્યું તો કોઈ પણ એ લોકો મળીએ તો રોફ બઉ મારે એ રૂઆ ઉપર છલ્લો ને ઉપર છેલ્લો ગાડી ઉપર આંતરિક નહિ અને આપડે બધા આંતરિક રૂઆ છે શું છે ઉપરતા લો જે કરે ના આપણે લોકો કરતો આપડે મખાણ નડિયાદમાં મોટા મોટા સારી સારી જગ્યા પીવા આપી દેલી આટલા મખાણ નથી ગોરખ બની આપડા લોકો ગોરખ બનાવી દેતા હતા ખુલ્લા માં આટલા મખણ આપી જગ્યા કપડ કરતા એવું તો આવડે નહિ બધું વધેલું નહી બધું માલ્યામાં તે ના અંધે ધંધામાં એ જુ છે એના અમારા કોમ જુ બધ અને એટલું બધું હા તો આને એક પૂછે શીખે લાગે એવું નહીં કામ કરવાનું જે કરતા હોય ને એમાં આખરે જોવાનું એ બોલવાનું એ બઉ જબરદસ્ત <laughs> <laughs> <laughs> હા જેટલું રિવોલ્યુશન મેં કહ્યું સમજો તું સમજો એમ પહોંચે જ નહીં પણ તારે પછી આ કોલ તો કરો પણ શું પહોંચતું જ નહી તારે આ બધા પુત્ર નું કઉચે શું કરે પહોંચે નઈ ને હું સમજી શું કરવું પડે કાઉન્ટર ખુલી ગોઠવી પડે કાઉન્ટર બોલી એટલે શું કે પંદરસો રિવોલ્યુશન પંપ હોય અને એન્જિન હોય હા બેનો કામ કરાવવું છે શું કરવું પડે કારણ કે રિવર્સન બધા જોઈ અને કાઉન્ટર ખુલી વચ્ચે ગોઠવવાની આનાથી પટ્ટો બિલકુલ નો ના પટ્ટો ચાલે એટલે ઓના દિવસ ઓછા કઈ ના ખબડે પેલા તો વધે જ નહિ કાઉન્ટરબલ એ પેલા વધવાની શક્તિ નથી વધારવાની શક્તિ નથી ઘટાડવાની શક્તિ છે એટલે આપડે કાઉન્ટર ખુલી મૂકવી પડે તમારે બીજા અંચા માટે તમને ખબર નથી તમારા વસ્તુમાં છોકરાઓ બધા તમારે કેતા પેલા સમજતા હતા જલ્દીથી એટલે તમને શું લાગે આ બુડથલ છે નથી બુડથલ નથી પહોંચતું જ નહીં મને પહોંચ્યા હતા ને ફોરેન ના લોકો ને કહ્યુંલા જંતુ કહી ગયા છે તમે બહાર કાઢજો હિન્દુસ્તાન ના ટીબી ના જંતુ અહી તમારી સત્યાનાશ વાત છે શું કહ્યું આખા સંસ્કાર ના શીખવાડે પણ આવતા મારી બે જ્ઞાન માં અને જ્ઞાન એ પ્રગટ થઈ જાય પણ એ કેટલા થાય વગર દીવે વગત ગીએ પટેલ ભાઈ ભક્તિભાવ અર્જુન હતો પ્રશ્ન અને અર્જુન લાયકાતે અર્જુન ની જ હતી અર્જુને એટલા માટે સીધે તરીકે પ્રશ્ન કરેલો બીજું તમારે શું પૂછે છે પણ રાતો અર્જુન તો પોતાનું છે તે બધું બને થાય પોતે એટલે ઝઘડા માં ઉપદેશ આપેલો છે ઝઘડા ઝડા પડ્યા એટલે ઝઘડા પડ્યા એટલે એને કઈ આપ્યું ને અર્જુન ને પોતે રહ્યા પોતે એમના તરફે રહ્યા સાથી તરીકે રહ્યા બધી કૌરવને આપી હા તે એટલે આ છે તે અર્જુન અર્જુન ને છતાં લખ્યો કે તું ના સુકા છે શિક્ષર બધા બહુ હતા કઈ પાર વગેરે શિક્ષણ પ્રશ્ન છે કે કૃષ્ણ ભગવાને અર્જુને જે જ્ઞાન આપ્યું એ ખરેખર અર્જુન ને કૃષ્ણ ભગવાને જે ગીતા નું જ્ઞાન આપ્યું તે રણ મેદાન માં આપ્યું કે આવો બીજે કશું એક રાત ના સમય આપ્યું હશે રણ મેદાન માં આપ્યું કે બીજે કઈક રાત ના સમય આપ્યું પછી આપેલું એક જ વાક્ય કરી અને પાછળ લડી થતા પેલા લડી કડક પોતે જ એમને સમજ ને એટલે જે હતાશ થઈ ગયો હતાશાવી દીધી વિશાદ વિશાદ લગ્ન થયો વિશાદ વિશાદ મેદાન માં પ્રેરણા જ ના રાખે એ જગ્યા આ જગ્યા છે એ જગ્યા વિચારો બગું ભાઈ જ્ઞાન આવ્યું છે તો અકર્મ અને અકર્મ અને રિકર્મ એ ઘણા કઈ ભેદ સમજાવશે અને રિકર્મ અને માસિકમાં અકર્મ શબ્દ વાત રહેશે क्रम मा, नहीं क्रम एप बेपर्म अपने जवे મુક્તિ કરી છે જેટલો ત્યાગ કર્યો એટલું પગથિયા ઊંચા ચડાય બરોબર અને આ ક્રમ માર્ગ એટલે પગથિયા નહીં લિફ્ટ માર્ગ પણ દા જ એકદમ કે છે ના થઈ જાય ના જાય અક્રમ વિજ્ઞાન એવું છે કે વિજ્ઞાન થી થઈ જાય બે કલાક નવી કલાક મને બધા એમ લાગે છે કે આ બધું સહજ રીતે નહીં વાત તમને લાગે છે નઈ આખી દુનિયા એવું જ લાગે ને तो, तो एक, तो मारा तो तो एक के ज़िए ज़िए थोड़ी देखो खाली नई जाओ बैठी सकूल कहू के ज्यादा क्रोधम जाए नही त्यादी आ लिफ्टी बेस गया તમે ના કરો તે કઉીત નાની પણ રહી જાય છે એમ કહું કે મારે ક્રોધ નથી કરવો ન કરવો પણ ક્યારેક થઈ જાય નથી એવું કહું નથી પણ ક્યારેક પણ એવું સૂક્ષ્મ હોય છે હા પણ આવ્યા છો તો અહિયાં આગળ ત્યાં એવું નથી ગયા કે તમે દોણા નાખ્યા ચાર મહિના છે કે આ લોઢા ના ચણા ચાવવા જેવું છે એકદમ થઈ ના છે લોઢા ચણા નહી હા તો દુનિયા માં કોઈ માનવ ના આવી એક ચિંતા ના થાય સંસારમાં રહેવા છતાં એક ચિંતા ના થાય બુદ્ધિમાં સમાય એવું નથી આ દુનિયામાં બહુ બુદ્ધિશાળી છે લોકો બુદ્ધિ સમાય એ વાત જ નથી ને બુદ્ધિ ટૂંકી પડે છે આગળ આવો જતી જય ને ને ને સમજવા માટે કયા છે એટલા માટે હજુ આજે ચાર વેદ શું કે આત્મા નથી અહીંયા કે ભાઈ આત્મા સારું તમને વાંચ્યું હતું અહીંયા આત્મા હોય નઈ ને આત્મા તો શબ્દરૂપ નથી કેમ કરે ને અલગ છે બુદ્ધિ બુદ્ધિ કામ કરે નહીં બધી બુદ્ધિ આત્મા બુદ્ધિદાય મારી ગયેલી પ્રસાદ ખાતા જુઓ ત્યારે તમને ખબર પડે કઈથી સંશોધન પ્રસાદ આવ્યો કઈથી આવ્યો ખબર પડે તમને કે ગાય છે અરી બેજુ કે કાદા દવો તારે તમને ખબર પડે કે પ્રસાદ ક્યાંથી આવે હે પ્રસાદ ક્યાંથી આવે પ્રસાદ ક્યાંથી આવે નથી આવે છે કે આ મંદિર માં પ્રસાદ આવે છે સુ કે ગાય છે ટેક અપ ટેક અપ કરે આ બધા ગતાથી કરતા પ્રસાદ જે પચાદ ખાવાનો શોખ હોય શોખ છે જાતિ ક્રોધ માન માં